યૌહાનની લખેલી સુવાર્ચમો અધ્યાયની લખેલી સુવાધ્યાય પાંચમો એ બિનાઓ બન્યા પછી યહુદીઓનું એક પર્વ તે વખતે ઈસુ યરુશાલેમ ગયો હવે યરુસાલેમાં મેઢા ભાગરની પાસે એક કુંડ છે તે હિબ્રુ ભાષામાં બે જાથા કહેવાય છે તેને લગતી પાંચ પસાળ છે તેઓમાં રોગી આંધળા લંગડા સુકાઈ ગયેલા અંગોળા ઘણા માણસો પડી રહેલા હતા તેઓ પાણી હલવાની વાત જોતા હતા કેમ કે કોઈ કોઈ વખતે એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી હતો તે એક જણ તે આડત્રીસ વર્ષથી માંદો હતો તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ઇચ્છે છે તે માદાએ તેને ઉત્તર આપ્યો કે પ્રભુ જે વખતે પાણી હાલે છે તે વખતે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાહ ઉતરી પડે ઈસુ તેને કહે છે કે ઊઠ તારું બીછાનું ઊંચકીને ચાલ તરત તે માણસ સાજો થઈને પોતાનું બીછાનું ઊંચકીને ચાલ થયો હવે તે દિવસે વિશ્રામવાર હતો એ માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીએ કહ્યું કે આજે વિશ્રામવાર છે એટલે તારા બીછાનું ઊંચકવું ઉચિત નથી પણ તેણે તેઓને ઉત્તર આપ્યો કે જેણે મને સાજો કર્યો તેણે મને કહ્યું કે તારું બીછાનું ઊંચકીને ચાલ તેઓએ તેને પૂછ્યું કે તને જેણે એમ કહ્યું કે બીછાનું ઊંચકીને ચાલ તે માણસ કોણ છે પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો કેમ કે તે જગ્યાએ ભીડ હતી માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવે પાપ ન કર રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે તે માણસે જેને યહુદેવને કહ્યું કે જેણે મને સાજો કરે છે તે ઈસુ છે એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યા હતા માટે યહુદેવ તેની પાછળ લાગ્યા પણ ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું તે માટે તેને મારી નાખવાની એવુદે વિશેષ પ્રયત્ન કર્યો કેમ કે તેને વિશ્રામવાર ભંગ કર્યો એટલું જ નહીં પણ પોતાના પિતાને દેવ સમાન કર્યો ત્યારે ઈસુએ તેવો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો કેમ કે તે જે જે કરે છે તે દીકરો પણ કરે છે કેમ કે પિતા દીકરા પર પ્રેમ રાખે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તેને બતાવે છે અને તેને એ કરતાં મોટા કામ બતાવશે એ માટે કે તમે આ સ્થિત્ય પામો કેમ કે જેમ પિતા મહિલાઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે તેમજ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી પણ ન્યાય ચૂકવવાનું સગળું કામ એના દીકરાને સોંપ્યું છે કે જેમ બધા પિતાને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મારા મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે તે અપરાધી નહીં ઠરસે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે હું તમને ખચિત ખચિત કહું છું કે એવા વખત આવે છે અને હમણાં આવ્યો છે કે જયારે મરેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું છે ન્યાય ચૂકવાનો અધિકાર પણ તેણે તેને આપ્યો કેમ કે તે માણસનો દીકરો છે એથી તમે આશ્ચર્ય ન પામો કેમ કે એવો વખત આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે અને જેઓ ભૂંડા કામ કરે તેઓએ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે હું મારી જાતે કંઈ કરી શકતો નથી જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું અને મારો ન્યાય છે કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવા ચાહું છું જો હું પોતા વિશે શાયદી આપું તો મારી શાયદી ખરી નથી મારા વિશે જે શાયદી આપે છે તે બીજો છે અને જે શાયદી મારા વિશે તે આપે છે તે ખરી છે એવું જાણું છું તમે યોહાન પાસે માણસ મોકલ્યા તમને તેને સત્ય વિશે શાયદી આપી છે તો પણ જે શાયદી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું તે સળગ તો તથા પ્રકાશ તો દીવો હતો તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા પણ યુહાનની શાયદી કરતા મારી પાસે મોટી શાયદી છે કેમ કે જે કામો પિતાએ મને પૂરા કરવાને આપ્યા છે એટલે જે કામ હું કરું છું તેજ જ મારા વિશે સાહેદી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે વળી પિતાએ મને મોકલ્યો છે તેણે પણ મારા વિશે શાયદી આપી છે તમે કદી તેની વાણી નથી સાંભળી અને તેનું રૂપ પણ જોયું નથી તેની વાત તમારામાં રહેલી નથી કેમ કે જેને તેને મોકલ્યો તેના પર તમે વિશ્વાસ નથી કરતા તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એવું તમે ધારો છો અને મારા વિશે સાયદી આપના તેજ જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી હું માણસો તરફથી મહિમા લેતો નથી પણ હું જાઉં છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી હું મારા પિતાને નામે આવ્યો છું પણ તમે મારો અંગીકાર કરતા નથી જો કોઈ બીજો પોતાના નામે આવે તો તેનો તમે અંગીકાર કરશો તમે એકબીજાથી માન પામો છો પણ જે માન એકલા દેવથી છે તે તમે શોધતા નથી तो ते विश्वास करो हूँ पिता पर दोष मूक पर दोष मूक मूसा पर तरह भरोसा राखो के जो ते मूसा पर विश्वास कर विश्वास करत के मारे विषय लखेलु तेना पर विश्वास नहीं करता तो मरी बातों पर तब केम विश्वास करशो